અધ્યાય અઢાર ઉપસંહાર ત્યાગની પૂર્ણતા અર્જુને કહ્યું હે મહાબાહુ હું સંન્યાસનો ઉદ્દેશ્ય જાણવા ઈચ્છું છું અને હે કેશી નિષુદન હે ઋષિકેશ હું ત્યાગમય જીવન અર્થાત સંન્યાસ આશ્રમ વિશે પણ જાણવા ઈચ્છું છું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા ભૌતિક ઇચ્છા પર આધારિત કાર્યોના પરિત્યાગને વિદ્વાનો સંન્યાસ કહે છે અને સર્વ કર્મોના ફળ ત્યાગને બુદ્ધિશાળી લોકો ત્યાગ કહે છે કેટલાક વિદ્વાનો જણાવે છે કે સર્વ પ્રકારના સકામ કર્મોને દોષપૂર્ણ ગણી ત્યજવા જોઈએ છતાં અન્ય વિદ્વાનો માને છે કે યજ્ઞ દાન તથા તપના કાર્યો કદાપી ત્યજવા ન જોઈએ હે ભરત શ્રેષ્ઠ હવે ત્યાગ વિશે મારો નિર્ણય સાંભળ હે નર શાર્દુલ શાસ્ત્રોમાં ત્યાગ ત્રણ પ્રકારનો કહેવામાં આવ્યો છે યજ્ઞ દાન તથા તપના કાર્યોનો કદાપી ત્યાગ કરવો ન જોઈએ પણ તે અવશ્ય કરવા જોઈએ ખરેખર યજ્ઞ દાન તથા તપ મહાત્માઓને પણ શુદ્ધ કરે છે આ બધા કાર્યો કોઈ પણ પ્રકારની આસકિત કે ફળની આશા રાખ્યા વગર કરવા જોઈએ હે પૃથાપુત્ર કર્તવ્ય સમજીને કરવા જોઈએ આ મારો અંતિમ મત છે નિર્દિષ્ટ કર્તવ્યોને કદાપી ત્યજવા ન જોઈએ જો કોઈ મનુષ્ય મોહવશ પોતાના નિયત કર્તવ્યો ત્યજી દેશે તો એવા ત્યાગને તામસી કહેવામાં આવે છે જે મનુષ્ય નિયત કર્મોને કષ્ટપ્રદ સમજીને કે શારીરિક ક્લેશના ભયથી ત્યજી દે તો તેને માટે કહેવાય છે કે તેણે આ ત્યાગ રજોગુણમાં કર્યો છે આમ કરવાથી ત્યાગનું ઉચ્ચ કદાપી મળતું નથી હે અર્જુન મનુષ્ય જ્યારે નિયત કર્મને કર્તવ્ય સમજીને કરે છે અને સમસ્ત ભૌતિક સંઘ તથા ફળની આસકિત ત્યાગ કરે છે ત્યારે તેનો ત્યાગ સાત્વિક કહેવાય છે ત્યાગી કે જે અશુભ કર્મ પ્રતિ ઘૃણા કરતો નથી કે શુભ કાર્યમાં લિપ્ત થતો નથી તે કર્મ બાબત કોઈ સંદેહ ધરાવતો નથી ખરેખર કોઈ પણ દેહધારી માટે સર્વ કર્મોનો ત્યાગ કરવો અશક્ય છે પરંતુ જે મનુષ્ય કર્મના ફળનો ત્યાગ કરે છે તે જ વાસ્તવમાં ત્યાગી કહેવાય છે જે ત્યાગી નથી તેને માટે ઈચ્છિત અનિચ્છિત તથા મિશ્રિત એમ ત્રણ પ્રકારના કર્મ ફળ મૃત્યુ પછી મળે છે પરંતુ જે સંન્યાસી છે તેમને આવા ફળના સુખ દુઃખ ભોગવવા પડતા નથી મહાબાહુ અર્જુન વેદાંત અનુસાર સર્વ કર્મોની સિદ્ધિ માટે પાંચ કારણ હોય છે હવે તું મારી પાસેથી તે વિશે સાંભળ કર્મનું સ્થાન અર્થાત શરીર કરતા વિભિન્ન ઇન્દ્રિયો અનેક પ્રકારના પ્રયાસો અને અંતે પરમાત્મા આ પાંચ કર્મના કારણ છે મનુષ્ય પોતાના શરીર વાણી તથા મનથી જે કંઈ ઉચિત કે અનુચિત કર્મ કરે છે તે આ પાંચ કારણોના પરિણામે થાય છે માટે જે મનુષ્ય આ પાંચ કારણોનો વિચાર કર્યા વિના માત્ર પોતાને જ એકમાત્ર કરતા માને છે તે નિસંદેહ બુદ્ધિમાન નથી અને વસ્તુઓને યથાર્થ રૂપે જોઈ શકતો નથી જે મનુષ્ય મિથ્યા અહંકારથી પ્રેરાયેલો નથી જેની બુદ્ધિ બદ્ધ થયેલી નથી તે આ જગતમાં મનુષ્યોને હણતો હોવા છતાં હણતો નથી અને પોતાના કર્મોથી તે બંધનયુક્ત પણ થતો નથી જ્ઞાન ધ્યેય તથા જ્ઞાતા આ ત્રણેય કર્મના પ્રેરક બળ છે ઇન્દ્રિયો કર્મ તથા કરતા કર્મના સંઘટક છે ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો પ્રમાણે જ્ઞાન કર્મ તથા કર્તાના ત્રણ ત્રણ પ્રકાર હોય છે હવે તેમના વિશે મારી પાસેથી સાંભળ જે જ્ઞાનથી અસંખ્ય રૂપોમાં વિભક્ત થયેલા સર્વજીવોમાં એક જ અવિભક્ત આધ્યાત્મિક પ્રકૃતિ જોવામાં આવે છે તે જ્ઞાનને સાત્વિક જાણવું જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા શરીરોમાં જુદા જુદા પ્રકારના જીવ જુવે છે તે જ્ઞાનને તું રજો ગણી જાણ અને તે જ્ઞાન તામસી કહેવાય છે કે જેનાથી મનુષ્ય અતિ એવા કોઈ એક પ્રકારના કાર્યને સર્વે માનીને તથા સત્યને જાણ્યા વિના તેમાં જ આસકત રહે જે કર્મ નિયત થયેલું છે અને જે આસક્તિ રાગ કે દ્વેષથી રહિત અને ફળની ઈચ્છા રાખ્યા વગર કરવામાં આવે છે તે સાત્વિક કહેવાય છે પરંતુ જે કાર્ય પોતાની ઈચ્છા તૃપ્તિ માટે મહાન પ્રયાસથી અને મિથ્યા અહંકારના ભાવથી કરાય છે તે રજોગુણી કહેવાય છે જે કર્મ મોહવશ શાસ્ત્રોક્ત આદેશોની અવગણ કરીને અને ભાવિ બંધનની પરવા કર્યા વિના અથવા હિંસા કે બીજાને દુઃખ આપવા માટે કરવામાં આવે છે તેવાય છે તે સાત્વિક કરતા કહેવાય છે જે કરતા કર્મ તથા કર્મ ફળમાં આસક્તિ રાખીને ફળો ભોગવવાની ઈચ્છા રાખે છે તથા જે લોર્ષા કરનાર અપવિત્રુખથી વિચલિત થનારો હોય છે વિરુદ્ધ કર્મ કરે છે જે ભૌતિકતાવાદી જીતી કપટી તથા અન્ય લોકોનું અપમાન કરવામાં કાબેલ હોય છે અને જે સદા આળસુ ખિન્ન તથા કામ કરવામાં નાહક ઢીલ કરનાર હોય છે તે તમો ગુણી કહેવાય છે હે ધનજય હવે તને ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર વિભિન્ન પ્રકારની બુદ્ધિ તથા ધ્રુતિ વિશે વિસ્તારથી કહીશ તે કૃપા કરી સાંભળ હે પાર્થ જે સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી શેનો ભય રાખવો જોઈએ અને શેનાથી ભય પામવો ન જોઈએ શું બંધ જે બુદ્ધિ ધર્મ તથા અધર્મ કરવા યોગ્ય તથા કરવા માટે અયોગ્ય કર્મનો ભેદ કરી શકતી નથી તે રાજસિંહ અર્થાત રજો હોય છે જે બુદ્ધિ મોહ તથા અંધકારને વશ થઈને અધર્મને ધર્મ તથા ધર્મને અધર્મ માને છે અને હંમેશા અવળી દિશામાં પ્રયાસ કરે છે તે હે પાર તામતી બુદ્ધિ છે હે પૃથાપુત્ર જે અતુટ છે જેને યોગાભ્યાસ દ્વારા અચળ રહીને ધારણ કરાય છે અને એ રીતે જે મન પ્રાણ તથા ઇન્દ્રિયોના કાર્યોને નિયંત્રણમાં રાખે છે તે ધ્રુતિ સાત્વિક કહેવાય છે પરંતુ હે અર્જુન જે ધૃતિ વડે મનુષ્ય ધર્મ અર્થ તથા કામના ફળોમાં સદા લિપ્ત રહેતો હોય છે તે રજોગણી હોય છે હે પાર જે ધ્રુતિ સ્વપ્ન ભય શોક વિશાળ તથા મોહની પેલી પાર જતી નથી એવી દુર્બુદ્ધિપૂર્ણ શ્રેષ્ઠ હવે છે અને જેનાથી કેટલીક વખત તેના દુઃખનો અંત આવે છે જે શરૂઆતમાં ઝેર જેવું લાગે છે પરંતુ અંતે અમૃત સમાન હોય છે તથા મનુષ્યમાં આત્મસાક્ષાત્કાર જાગૃત કરે છે તે સાત્વિક સુખ કહેવાય છે જે સુખ ઇન્દ્રિયો દ્વારા તેમના વિષયોના સંસર્ગથી પ્રાપ્ત થાય છે અને જે શરૂઆતમાં અમૃત જેવું પણ અંતે ઝેર જેવું હોય છે તે રજોગણી કહેવાય છે અને જે સુખ આત્મસાક્ષાત્કાર પ્રતિ અંધ જે શરૂઆતથી અંત સુધી ભ્રમણા છે અને જે નિદ્રા આળસ તથા પરમાત્માથી ઉત્પન્ન થાય છે તે તામસી કહેવાય છે આ પૃથ્વીલોકમાં લોકમાં કે દેવોમાં કોઈ પણ એવી વ્યક્તિ વિદ્યમાન નથી કે જે પ્રકૃતિના ત્રણ ગુણોથી મુક્ત હોય હે પરમ બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો તથા શૂદ્રોમાં ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા ઉત્પન્ન થયેલા તેમના સ્વભાવ પ્રમાણે ભેદ કરવામાં આવે છે શાંતિપ્રિયતા આત્મસંયમ તપ પવિત્રતા સહિષ્ણુતા સત્યનિષ્ઠા જ્ઞાન વિજ્ઞાન તથા ધાર્મિકતા આ સર્વ સ્વાભાવિક છે કે જેમના થકી બ્રાહ્મણો કર્મ કરે છે વીરતા શક્તિ સંકલ્પ દક્ષતા યુદ્ધમાં ધૈર્ય ઉદારતા તથા નેતૃત્વ આ ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણો છે ખેતી ગોરક્ષા અને વેપાર વૈશ્યોના સ્વાભાવિક કર્મ છે અને શ્રમ તથા બીજાઓની સેવા કરવી એ શુદ્રોના કર્મ છે દરેક મનુષ્ય પોતપોતાના કર્મના ગુણોનું પાલન કરીને પૂર્ણતા પામી શકે છે હવે આ કેવી રીતે કરી શકાય છે તે મારી પાસેથી સાંભળ જેનું ઉદભવ સ્થાન છે અને જે સર્વવ્યાપી છે તે ભગવાનની ઉપાસના કરીને મનુષ્ય પોતાના નિયત કર્મો કરતો રહીને પૂર્ણત્વ પ્રાપ્ત કરી શકે છે અન્ય કોઈના સ્વધર્મરૂપ કર્મને સ્વીકારીને તેને સારી રીતે કરવા કરતા પોતાના નિયત સ્વધર્મ રૂપ કર્મને કરતા રહેવું વધારે સારું છે ભલે પછી તે ક્ષતિ કરવામાં આવતું હોય પોતાના સ્વભાવ પ્રમાણે કદાપી પાપથી પ્રભાવિત થતું નથી જેવી રીતે અગ્નિ ધુમાડાથી આવૃત્ત હોય છે તેવી રીતે દરેક પ્રયાસ કોઈક દોષથી આવૃત્ત હોય છે માટે હે અર્જુન મનુષ્ય સ્વભાવજન્ય કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં ભલેને તે સં્યાસ ના અભ્યાસ દ્વારા કર્મફળમાંથી મુક્તિની સર્વોચ્ચ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે હે કુંતી જે મનુષ્ય આ પૂર્ણતા પામ્યો છે હવે સર્વોચ્ચ સિદ્ધાવસ્થા રૂપ સર્વોચ્ચ જ્ઞાનના સ્તરરૂપ આ બ્રહ્મને કેવી રીતે પામી શકે છે તેની પદ્ધતિ હવે હું સંક્ષેપમાં વર્ણવીશ તે તું મારી પાસેથી જાણ પોતાની બુદ્ધિથી શુદ્ધ થઈને તથા ધૈર્યપૂર્વક મનને સંયમમાં રાખીને ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ રાગ તથા દ્વેષથી મુક્ત થઈને જે મનુષ્ય એકાંત સ્થાનમાં નિવાસ કરે છે જે અલ્પાહારી છે જે પોતાના શરીર મન તથા વાણીને વશમાં રાખે છે સદા સમાધિમાં રહે છે સંપૂર્ણપણે વિરક્ત છે મિથ્યા અહંકાર મિથ્યા શક્તિ મિથ્યા ગર્વ કામ ક્રોધ તથા ભૌતિક વસ્તુઓના સંગ્રહથી મુક્ત છે જે મિત્યા સ્વામિત્વના ભાવથી રહિત અને શાંત છે તે આત્મ સાક્ષાત્કારના પદને પામે છે અવસ્થામાં રહેલો હોય છે તે તરત જ પરમ બ્રહ્મની અનુભૂતિ કરે છે અને પૂર્ણપણે આનંદમય બને છે તે કદાપી શોક કરતો નથી કે કશાયની કામના પણ કરતો નથી તે જીવ માત્ર પર સંભાવ રાખે છે તે અવસ્થામાં તે મારી શુદ્ધ ભક્તિ પામે છે દ્વારા પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મૂળ રૂપે જાણી શકાય છે અને આવી ભક્તિ વડે જ્યારે મનુષ્ય મારી પૂર્ણ ચેતનામાં હોય છે ત્યારે તે વૈકુંઠ જગતમાં પ્રવેશ કરી શકે છે મારા રક્ષણમાં રહેલો મારો શુદ્ધ ભક્ત બધા પ્રકારના કાર્યો કરતો હોવા છતાં મારી કૃપાથી સનાતન તથા અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે બધા કાર્યોમાં મારી ઉપર આધાર રાખ અને મારા સંરક્ષણમાં સર્વ કાર્યો કર આવી ભક્તિસભર સેવામાં લાગેલો રહી સદા ચિત્તને મારામાં પરોવેલું રાખ જો તું મારામાં ચિત્તવાળો થઈશ તો તુમારી મારી કૃપાથી બદ્ધ જીવનના સર્વ વિઘ્નોને ઓળંગી જઈશ પરંતુ જો મિથ્યા અહંકાર વશ તું આવી ચેતનામાં કાર્ય કરીશ નહીં અને મારી વાત સાંભળીશ નહીં તો તું નષ્ટ થઈ જઈશ જો તું મારા આદેશાનુસાર કર્મ નહીં કરે અને લડીશ નહીં તો તું ગેરમાર્ગે દોરવાઈશ પોતાના સ્વભાવે કરીને તારે યુદ્ધમાં જોડાવવું પડશે અત્યારે તું મોહવશ મારા નિર્દેશ પ્રમાણે કર્મ કરવાની ના પાડી રહ્યો છે પરંતુ હે કુંતી પુત્ર તારા પોતાના સ્વભાવજન્ય કર્મથી વિવશ બનીને તું તે કરીશ હે અર્જુન પરમેશ્વર જીવમાત્રના હૃદયમાં વસે છે અને ભૌતિક શક્તિના બનેલા યંત્ર પર આરૂળ થયેલા સર્વજીવોને પોતાની માયાથી ભ્રમણ કરાવી રહ્યા છે હે ભારત સર્વથા સંપૂર્ણપણે તેમના જ શરણે જા તેમની કૃપાથી તું પરમ શાંતિ તથા સર્વોપરી સનાતન ધામ પ્રાપ્ત કરીશ આ પ્રમાણે મેં તને ગુહત્તમ જ્ઞાન વિશે સમજૂતી આપી છે આ વિશે પૂરું મનન કર અને પછી તારી જેવી ઈચ્છા હોય તેમ કર તું મારો ખૂબ તેથી હું તને મારો અત્યંત ગુહ્ય એવો પરમ ઉપદેશ કહી રહ્યો છું તે તું મારી પાસેથી સાંભળ કારણ કે તે તારા માટે હિતકારક છે સદૈવ મારું ચિંતન કર મારો ભક્ત થા મારી પૂજા કર અને મને નમસ્કાર કર આ પ્રમાણે તું નિશંકપણે મારી પાસે આવીશ હું તને આનું વચન આપું છું કારણ કે તું મારો બહુવાહોલો મિત્ર છે સર્વ પ્રકારના ધર્મોનો ત્યાગ કર અને મારી શરણમાં આવી જા હું તારો સર્વ પાપોમાંથી ઉદ્ધાર કરીશ ડરીશ નહીં જે મનુષ્યો સંયમી નથી નિષ્ઠાવાન નથી તથા ભક્તિમાં પરોવાયેલા નથી તેમને આ ગુહ્ય જ્ઞાન આપવું નહીં વળી મારો દ્વેષ કરનારને પણ તે આપવું નહીં જે મનુષ્ય ભક્તોને આ પરમ રહસ્ય બતાવે છે તે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે અને અંતે તે મારી પાસે પાછો આવશે એમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી આ જગતમાં કરતા અન્ય કોઈ સેવક મને વધારે પ્રિય નથી અને કદી વધારે પ્રિય થશે પણ નહીં અને હું જાહેર કરું છું કે જે મનુષ્ય આપણા આ સંવાદનું અધ્યયન કરે છે તે પોતાની બુદ્ધિથી મારી પૂજા કરે છે અને જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક તથા દ્વેષરહિત થઈને આ સાંભળે તે સર્વ પાપમાંથી મુક્ત થાય છે અને પુણ્યાત્માઓના શુભ લોકોને પ્રાપ્ત કરે હે પ્રથાપુત્ર હે ધનંજય શું તે આને એકાગ્ર ચિત્તે સાંભળ્યું છે અને શું હવે તારા અજ્ઞાન તથા મોહ દૂર થઈ ગયા છે અર્જુને કહ્યું હે કૃષ્ણ હે અચ્યુત હવે મારો મોહ દૂર થઈ ગયો છે આપની કૃપાથી મને મારી સ્મરણ શક્તિ પાછી મળી ગઈ છે હવે હું સંશયરહિત તથા દ્રઢ અને આપના આદેશ પ્રમાણે કર્મ કરવા તૈયાર છું સંજય કહ્યું આ પ્રમાણે મે કૃષ્ણ તથા અર્જુન બંને મહાપુરુષોનો સંવાદ સાંભળ્યું આ સંદેશ એટલો અદભુત છે કે મારા શરીરે રોમાંચ થાય છે પ્યાસદેવની કૃપાથી મેં આ પરમગુહ્ય સંવાદ પ્રત્યક્ષપણે યોગેશ્વર કૃષ્ણના મુખેથી અર્જુનને કહેવામાં આવતો સાંભળ્યો છે હે રાજા જ્યારે હું કૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયેલા આ અદ્ભુત તથા પવિત્ર સંવાદનું વારંવાર સ્મરણ કરું છું ત્યારે પ્રતિક્ષણે હર્ષવિભોર થઈ જાઉં છું હે રાજા જ્યારે હું ભગવાન કૃષ્ણના અદભુત રૂપનું સ્મરણ કરું છું ત્યારે હું વધારે વધારે આશ્ચર્યચકિત થઈ જાઉં છું તથા વારંવાર હર્ષ વિભોર થઈ જાઉં છું જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધર અર્જુન છે ત્યાં ઐશ્વર્ય વિજય અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ નિશ્ચિતપણે રહે છે એવો મારો મત છે